સાહેબ ની શ્રમથી બોલતો નથી નઈ તો વોટ મારા કે ભગવાન મહાવીર ની પાઠા છે મને કે છે મારો મારું એક કામ કરો મું ક્યારેક મારો રસ્તો કરી આલો આવે કે મને કોઈ સાધુ કરી આલ્યો નહી જયું જ નહી તારે હા પર ક્યારે મારો કે તું કે લાવ શું કે દાદા શરણમ ગચ્ચા ની કરાવડાવી શું કરું શરણું આપી દીધું એ ફોટો તો મૂકી રાખે દાદા શરણમ ગચ્ચા ને કહ્યું તું તમારે કર્યા કરજો દાદા સ્થળા ને દર્શન આપી શું કહ્યું એમને પોતે કહ્યું મને દર્શન આપ્યા હતા પણ આ લોકો તો ક્યારે ખબર પડી સવારું પથારી ઉઠા લગાયા હતા ઉઠા લગાયા હતા હજ રાતે મ એક લાલ સહન થઈ જાય કલ્યાણ એક લાલક નક્કી કરે આપડે રોજ આડે એકલાઈને જવું છે એક જાણું આપડે જતી કહી ગયે છે વિશેષ પણ ત્યાં જ બહુ માર ખાધો અને દરેક ઠેકાને વિશેષ થવા પ્રયત્ન કર્યો અને હા એમ મળ્યું હવે આ સાગર અંદર મારે બિંદુ લઈને જરૂર છે લેજ જે સેફનસન દેલે બે આમી ધ્યાન દેશે કે નહીં આનું ધ્યાન ને લાવતા શુભ ગુરુ હા જો આપની પાડી પાડી વો પણ માન શ્રી કૃષ્ણ આત્મસંસ્કાર ચાર હજાર બઉ મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા ક્યાંથી લાઈને આપ લાખ રૂપિયા આપવા મિલકત તમે એવું નઈ પાંચ હજાર ને અને મનમાં સંકલ્પ કરવો અને પોતે પોતાનું કરવાનું છે આ તો ભગવાન ગીતા ભગવાન થાય તમે ચવા પાસે જવાનું છે આપડે હોય અને ના ના ભૂલ ના ખા છે ના ભાઈ તો ગુદા કરવી ખરીદે રાખ્યું એક સિમંદર સ્વામી નું રાખ્યું એક બાજુ કૃષ્ણ ભગવાન એટલે એ એક આખું અમારું આરું આ કરે છે ભગવાન એકલા પછી ભગવાન એકલા અને બધા ના થયો કોઈ સંજોગો બહુ મહાનના ભાવ ફરે નહી ભાવ ના ફરે એટલે તાંતે લખું છે આ તો બીજા કેટલા લખાય છે પાંચ પછી હજાર કે જ આપી શકે શકે હું કઉ છુ કે દસ ત્રીસ હજાર છસો સાતસો થાય છસો છાસઠ થાય છસો છાસઠ બાર ને આપીએ છીએ હા એ તો અત્યારે વીસ છસો સાસઠ હાજર પાંચસો છસો રૂપિયા અને એમને ક્યાં જ કરવાનું જઈથી કરવાનું ને હારું કબીકામાં સરળ પોતા આરોગ્ય જોડે છે એટલે ખાય છે નહી તો ભૂતગઢ ખાય શું હોય આ ભૂતગર કેતન ની જોડે છે માટે ખાય છે નહી તો એ ભૂતગઢ શું કરવા ખાય એતરમ આઈ કરતો ને ના કરતો કેમ જદા અધીજે એટલે ધીરે થા પોજો હા આઈજે ધીરે ને ધીરે સરે આત્માને જીવે આઈતે બેર બિરુ ગુડલ કરે એટલે ગામ ગામણા બી એનું કોણ ભાઈ શાંતિ મારી ગયા તું તારીખ છ બાર મહાત્મા રમેશભાઈ પટેલ બેઠા ઊંધા થઈ જ ગયેલો મરદાન થઈ જાય તમારા રોડ જુદા ને આપડે પાર બની નહી તૈયાર નહી રહ્યું આ દુનિયા દીવાની કહેવા છે ગુંડી ભીતો માં ભટકા છે પાપ એનું જયારે પ્રગટ થાશે ત્યારે બધા પાપ પ્રગટ થયું છે એ પાપે કદાચ પછી ગુવા ખોરે જતી ખોરે ગાય કરીએ ગાયું છે કે જા વાત પણ દિવાન જે કયું છે ને તારું ક્યારે વાંચે આ ક્યારે વાંચેલું દાદા આ પદ ક્યારે વાંચેલું તમે પંચાવન વર્ષ ની વાત જુદી નથી યાદ ના હોય તમને દેખાય દેખાય એટલે બોરી બાપ અગાવે દેખાય તે બોરી નાખીએ આવું કઈ યાદ રાખજ દેખાય કેવાય નઈ કરે કેમ પછી પછી કેમ જતા બધા છોકરાઓ એમ જ કરશે કે દાદા જેવું થવા માટે ઘંટ વાગે પછી બધા છોકરાઓ એમ જ કરશે પછી હવે કે દાદા ઘંટ વાગ્યા પછી જતા હતા દાદા જેવું થવું હોય તો ચાલે પેલા નિયમ થયો પણ હા આડે તમને સાહેબ કશું કઈ ના શકે આપણને ભરત લાગે બાર કઈ પથો બધો માસ મા મમતા નથી હા મમતા નથી હા વાંધો મમતા નથી એટલે આ દજા થઈ જ મમતા નામ દીધું ભાઈ બની બરાબર કેટલા કે છે જણ ચૂંટણી રાજય વપરાય તે જોવાનું મમતા નથી એ મુખ્ય ગુણ સરસ ना उतरे ममता रही तो खरेखर था था मजा आई जय श्री राय विकास विकास ममता मैने મમતા નથી નાખે કેટલા પોંચરો થતો હતો થઈ ગયો જો લઈને પણ પાછળ કઈ નાખી પણ એ બધો આગલા અવતારો ને બધો અવતાર માં પોચરો હોય ને હિન્દુસ્તાન નો માલ પો ના હોય કરે કેટલાક તો ધર્મ લેતી માથું નીચે હોય તો માથું આવું ઉપર થાય એવા હોય અને કેટલાક તો ઘરમાં આડા થઈ જાય માં બધાને મારે ડાક્ટો ને ફજે કરે પણ એમાં એનો એને કઈ એની ઈચ્છા નું હોય એવું કરવાનું એમ થઈ જાય હિન્દુસ્તાન ના લોકો આડા ના લોકો મોક્ષ પણ એને મળે છે મોક્ષ ના અધિકારી પણ એક છે અને આડા પણ એક છે આડા હોય વારો કરે આમજવા કરે સમજણ અંતરે સમજણ અંતરે ફોડ પાડો ને દાદા સમજણ અંતરે એટલે ફોડ પાડો ને સમજણ બધેલી આપડી બધે સમજાણ કે અંતરાય આપડી સમજણ હેલ્પ ના કરે તો સમજણ આવેલા હશે ચાલે નથી હોય તો ભણું નથી વકીલ નું કેમ લાગે સવાર નથી મને આડે તો બેન નથી આડે નઈ હોય કોને હશે ને એ હોય એવું કેમ મે અહંકાર ગણાય છે તમે કોઈનામાં આડે જોયેલી ગયા લે ઘણા માં જોયેલી હે ઘણા માં જોયેલી દેખાય એની પ્રકૃતિ પ્રકૃતિ ની ખબર પડે समानी है ए, ए प्रकार कहवा बीजे शु कहवाह जरूरत क्या है बीजे शु कहवा જે પાછળ आई भाई आड़े निकली जैसे बच्चे બધા ભૂતા નીકળી જશે અને સરળ થઇ જશે વ્યાજ તમે ત્યાં પેલો આ કોઈ નમી જાય નહી તો કોઈ ના નમે આકળી ગયે તે જોડે નમે મને શું સમજ હખડી કરતો એ અખરી કરે તોપતા હોય લોભ લોભે જ પકડી રાખે ને લોકો ને પણ પકડ્યા મમતા તેથી ભગવાને કહેલું ને જેવ આમ કરીને પૈસા વાપરી નાખજો પૈસા એટલે એટલે આ બધું બધા ગુણો આવવા દે ક્ષમા ક્ષમા તો સહજ આપડે એ ને તો આપડે વારના લાગે ક્ષમા કરવી ના પડે Da yan da yan madani waye. Mutu waye. Ka ga wata da મારા પોતે જો પોતે આડો હતો તે પોતે જોવાના દુ આડો થનાર તેનાર તે ન હા બની જ તરી નઈ મિશન પોસ્યા થયા કે જો આ જ્ઞાન થી નઈ પોસ્યા મારી ઢોવી ને પોસ્યા કરે એના કરતા હમજન થઈ પોસ્યા થઈ જાય આપડે એટલે ભાગી બધી ગઈ ને सीधे आंद्रिये घी निकले आंद्रीय घी निकले ई का तो वाकी आंद्रीय निकले सीधी आंद्रीय ना निकले संसार संसारीत संसारीत दा म्यंती पूछे छे के आड़े नो रूट कॉस्ट सू छे दा म्यंती तू तो रोई दो थारी आड़े थारी जो तू था गन्ना धणी ने दोस्त ने बता के के वो जो है ये कहते जो बैठे बारे बात है नो नो नो कारण रूट कॉस्ट सू रूट कॉस्ट कयो अहंकार अहंकार पर ये है नहीं। थे के एक तरफी आडाई ना हो आडे जुदी जुदी हो जुदी जुदी जुदा चाके एक जुदी जात आड़े जुदी जात बराबर करी ना सारे जुदी जुदी जातना जु એટલે અભિપ્રાય કામ કરે છે આડે તો આપડે એક જાત નો અહંકાર છે સરળ થવું નથી રહી હોય દેખાય ને પણ એની પોતાની ઈચ્છા ના હોય હંગરવાની ઈચ્છા ના હોય આગ્રહ કરવાની ઈચ્છા ના હોય પેલા બેંક ના ખાડા મૂકીએ એવું ના હોય બેંક ના ખાડા મૂકવાની ઈચ્છા ના હોય खा हो <laughs> <वाद़ाने> <laughs> न होता इन नहीं महात्मा इच्छा न हो अहंकार दादा कविराज पूछे के आज आदय से अहंकार विकृति है अहंकार अहंकार अहंकार अहंकार એની nah, <laughs> <laughs> ગરમ થઇ જાય કારણ કે આપડે કઈ પહોંચે નઈ આપણે શું ક્યાં ગયા પહોંચે નઈ એ તો આવું એટલે પછી એવું એવું કરવાનું કઈ નઈ આપણી સાથે વાત ના કરવી આપણી ભલી એટલે હું એને સમજે એટલે આપડે હું ફોન કરું છું પહોંચતી નથી એટલે આપડે આગળ વાત કરી બંદ રાખી બંધ જ રાખી વાત કરે તો રાત કરી આપડી પહોંચાડી નઈ ભલી વાત નઈ આપડે વ્યુ પોઈન્ટ નથી ગુલાબ सरल ने सरल एकला हो सरल तो खरा साथे ज़िन्गें। ज़िन्गें। दियो बारे को तो को संसार चले चाल सारो સારો સારો આવ સુરેશ સુરેશ સુરે આપડે હોય નહિ આપડે તરમાયાર જુદા થઈ ગયા હવે ગુસ્સો થાય સુરેશ ને તે આપણે અંદર ગમે નહી થાય અંદર ગમે એવું અનુભવ માં આવે છે કોને ગમતું નથી હિંસક ભાવ થઈ જ હોય અને આવા ગમે નહિ એટલે હિંસક હિંસક ભાવ નઈ એમને એમ ગુસ્સો થાય છે એટલે આ ખરો ગુસ્તો નહિ છે ખરો ક્રોધ ન જોઈએ બધું આ ક્રોધ ક્રોધ કોનું નામ કેવાય હિંસક ભાવ સહિત હોય ને તો હોય તો રાતે ઝઘડો થયો હોય હવા માં પાછા પ્યાલા શખ્સુ મૂકે ક્રોધ કેવાય નહી ક્રો નહી પૂછવાથી પૂછી લેજે બધું પૂછ્યું અભિમાન માટે કઈ કોણ અભિમાન એના વિશે કઈ કઈ છે અભિમાન ના એ સમજણ જાણી છે એમ જશે ને અહંકાર નો ગુનો અને અહંકાર ની મમતા છે નહિ પણ જયારે માન થાય બઉ માન છે માન થાય તો અહંકાર પ્લસ મમતા આપને આપડે પૂછીએ નઈ કે ભાઈ આપડે તો ચાલો હડ આપડે જયારે બહાર દુકાને જઈએ તબ જતા પૂછે જવાબ આપે તે જુદું છે પૂછ્યા કે જવાબ આપે આપે ખરા હિન્દુસ્તાન ના લોકો પૂછ્યા કરી જવાબ આપે આપડે પૂછવામાં આવે તો બતાવવું પડે ને પેલા પૂછવું નઈ એટલે મરમા ભાઈ થયા કરું ક્યારે કઈ દઉં અભિમાન અભિમાન અને મીઠ્યા અભિમાન શું ઘર હોય ને એમ પાછળ પટેલ અમારા ગામડા ગાડી બેઠા હતા તે ગામડા તેને કે પૂછ્યું ઘર સાફ કરતા થઈ શકે ઘર તો સાફ એમાં એક કલાક બે કલાક માં થઈ જાય ગયા છે કાંઈ કે ભાઈ નીચેના વયડા કાઢતા બે કલાક ચાર કલાક થાય કર્યું <laughs> <laughs> હવા બધું બધી વાત કે ધણી મને શું કહેવું હું બધું બાવું કેતો પેલા ને તે મારી આગળ બગાડી આને કહ્યું એવું બધું કહેવું નથી આ પાંચ ને કે મીઠાભિમાન બાળ નગર માં રેવું અને મિયા જે વાતો કરી બંગલા હે ખેત તો બળા હે ઓ બગીચાટ્રી પણ ભાડે હા આપડો ગોટ ધોબીન તો હોય ધોબી પર પછી આપડે આ દુનિયા ચાલે છે જોઈ લીધું જવાબ ખાઈ ખરાબી પેરી ને હા કોઈ જગ્યાએ મમતા કરવા જેવી જગ્યા નથી હું છું આત્મા જાણો ને આત્મા છે ને તમે તેના એના ગુણો ની મમતા કરવાની હું અનંતર્શન મમત્વ છે મારા ગુણ એટલે મમત્ ના હોય પણ આમ કહીએ કે આ મમતો કેવો જાય સતત રેન્જ અને પછી આપણને આપડો મોક્ષ કઈ જઈ રહ્યો છો થોડો અનુભવ થાય ને મોક્ષ ના માર્ગા ઉપર છે અનુભવ થાય થોડો ના થાય આવે હા તમને તો ચોથા થયો એ વાતચીત કરજો બધી અને કાતુ ના પડે બઉન ફાધર એ બધા અગાશ બધા જતા અને શ્રીમદ નું બધું કરેલા છે આખું ફાધર કાકા આખું કુટુંબ નું એમાંથી એ પૂછે છે ગાથા જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહી તને કોઈ જ્ઞાની વેદે ધૈર્યુલું જ્ઞાની કે અજ્ઞાની ગાથા છે ને જ્ઞાની કે અજ્ઞાની સુખ દુઃખ વેદે સુખ દુઃખ રહી તને કોઈ સુખ દુઃખ રહી તને સમજ એ સમજાવો સમજાવો જ્ઞાની અને ભાગાકાર કરે પછી એ દુખ ને ક્યાં જ ભાગાકાર કરે તમને ભાગાકાર કરે જ્ઞાન મારા કર્મ ના ઉખી લીટ ગઈ માર આપતા એને ચાલ આપતા એને ચાલ તે એકસો લમણા ખોટ ગઈ અને ઉપરથી આ કકડાટ દુધો બે બે ખોટ ગાય અજ્ઞાની એક જ ખોટ ખાય લમણા લખેરી ખોટ ખાય ને તો એક જ ખોટ ખાવાની લોકશું બાપ થઈ જુઓ હૃદય કાઢતું જુઓ કે શું જેવું છે કેવું કે એટલે આપડે બાથરૂમ વેરા વેરા જતા ને પાણી પાણી ચોપડી